ખટપટ કરીએ લખો લખર ના કહેવાય મને બોટમ કે પછી કરી નાખી જારે કરી નાખી તો કોમન સેન્સ થઈ જાય ને તમારી ઈચ્છા નથી આવું ખટપટ કરવાની પણ સંજોગ બાજે એટલે પછી આ નકલ આ છોડી દે હા કે જો તને નમ સંસે તો એમ જ કોમન સેન્સ રહી કે હિસાબ આમ લાગે એટલે એવો બજે ઓ કોમન સેન્સ હોજે પૂરું તમે બધા એ તો વધારે કોમન સેન્સ પૂછે છે આ સમયુ મળી જીચરલ ગિફ્ટ બીજી કોઈ વસ્તુ નથી એ પક્ષા પછી કેવાય આપીને ના આપી ગયા આવતા તો ભેગી કરી કોમન સેન્સ નેચરલ ગિફ્ટ એટલા માટે કહીએ છીએ કે ભાઈ તમને આ બહુ માં પૂછતા નથી પેલા પુરસાદ પૂછવા કરો કઈ નેચરલ ગિફ્ટ જ થઈ ગયા છે પંચર પડી જ પંચર પડી બધા હા એ જ મુક્તિ ક્રાંતિ ગાળવા જાય ઉતું થઈ જાય ગઈ જાય પછી પથરા પથરા ગુજરી ના જાય કપડા બદલ્યા કરે તમેથી કરી શકે સંસદ માં છે કે હિન્દ થાય એ વડોદરા અને આયા બઉ માણસ માં મને ખબર ના પડે તો પાસ અનસિરદ હજાર મલે અહીંયા છે નડિયાદ છે ઠીક છે અહીંયા નડિયાદ જ છે નડિયાદ છે નડિયાદ તો અંતરદા હોય એના સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાય છે આપડે જે અનુભવ છે ને તે અનુભવ નું જે જ્ઞાન થાય એમનું જ્ઞાન કે આ હજી પ્રતિ થી જ્ઞાન થશે આ તીવ્ર જ્ઞાન થશે ક્રમિક મળે ક્યાં છે જ્ઞાન ઉત્પન્ન થાય વિજ્ઞાન થાય જય સચીદાલ અક્રમ ની અંદર વખત હોવાના કારણે અમુક શબ્દો તો અક્રમ માં હોય ને સંપૂર્ણ જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ વ્યક્તિ ના આવે આખો દિવસ આપડે એ બીજું જયારે એમાં ના હોય આપડા એ ગુફા આપડા પોતાની ગુફાની અંદર આપડે જયારે હોઈએ ત્યારે બરોબર છે પણ એ જયારે ગુફા ની અંદર જયારે ના હોઈએ ત્યારે બધો બાકીનો સમય ક્યાં ગયો ગયો બનતું જ નથી કર્મ ધક્કો મારે છે રૂમ માં બેઠા હોય સ્ટ્રોંગરૂમ માં બેઠા હોય તો આપડે બેઠા હોય તો બહાર મીયા ગુમા તો આપડે મન બહાર જતું રહેતું રહે શું કરવાનું બરાબર પણ આ પેલા ની કટેલ છે ને હજુ અત્યારે આખો દવા જ હોય એવું જ હોય પણ તે તમને પેલા કર્મ દેખવા નથી દેતો જેમ આપણે વચ્ચે પેલું બધું જાય નથી એમાં નથી એ બધા છે એનો અભો અનુભવ લેવા જ નહીં દેતો એ દ્રશ્ય નો લેવા દેતો નથી આખંડ દ્રશ્ય પોતાના ધૂમ માં છૂટી જાય આપડે શુદ્ધાર્થના પદ ચાલતું હોય બંધ ક્યાં હોય શુદ્ધાર્થના નું પદ ચાલતું હોય પછી તે વખતે શબ્દ ની જરૂર સુધાર્થ બોલવાની સુધાર્થ બોલવાની જરૂર નથી અભ્યાસ માટે જય હન કોઈ એવું કહી તમે એવું બને કે આપણને અનબક્તો વિચાર આવ્યો આ રાષ્ટ્રીય અનબક્તો વિચાર આવ્યો તો પ્રતિ સ્વરૂપે આજે કેમ પ્રતિ રૂપે રહ્યું છે પ્રતિથી લક્ષ રૂપે અનુભવ સર કે સંપૂર્ણ દુઃખ કેમ નહીપૂર્ણ પ્રતિથી સંપૂર્ણ જ્ઞાન નથી સંપૂર્ણ જ્ઞાને રહેતો સર કે થયા તમારે ફાયદો આજે અંતરાત્મા દશામાં દશા તો આજે અંતરા અંતરાત્મા દશા તમે છુદ્ધ આત્મા દશા તમારી અંતર આત્મા છે નિકાલ થાય તો આ શુદ્ધાર્થમાં નું અને શુદ્ધાર્થમાં પછી ભાઈ થોડું પાછું થાય ભાઈલો નિકાલ પૂરા થઈ રહે છે ભાઈ લોટ એટલે દાદા જયારે સામે ફાઇલ નથી હોતી ત્યારે શુદ્ધાત્મા નો અનુભવ હોય છે તે વખતે અનુભવ જતો રહે છે ફાઇલ નો તો નિકાલ જ્ઞાતા દ્રષ્ટા થઈ ને કર્ઞાતા દ્રષ્ટા છે એટલે કેવું છે અજ્ઞાન જ્ઞાન થી દર્શન થી જાય જ્ઞાતા દશા થી જાય આ જ્ઞાતા ચોખ્ખું થાય એને જુઓ ને પછી ખરાબ હોય ખોટું એ જો ખરાબ ખોટું તો આ અહિયાં સમાજ ના લોકો આપડે હવે સમાજમાં કે તત્વ ચિંતકો તત્વજ્ઞાનીઓ તત્વ મહાન તત્વજ્ઞાનીઓ બધાથી ઉપર નિકાલ કરવા બઉ બાકી છે વગર નો રસ્તો જ નહી બધા જ્ઞાનીઓને ચિંતા પરિગ્રહ ચાર શિષ્યો હોય પરિગ્રહ તો ચિંતા કરે રામજી ચિંતા કરવા જગ્યા નથી રહ્યો જે ઠંડક થાય છે એ ઠંડક માટે યોગીઓ કેટલા કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે પણ પામતા નથી આ વસ્તુ આવતા સહજ પ્રાપ્ત છે એનું નામ અક્રમ ચંદ્રકાંત આત્મા ક્યાં હશે અત્યારે સારી જગ્યા એ છે બે ત્રણ હજાર બાકી પછી ને સારી જગ્યા મુંબઈ ની ગાડી માં આપડે ફર્સ્ટ ક્લાસ ની અંદર બેસાડી દીધા ગાડી ચાલે છે હવે ક્યારે મુંબઈ આવશે ક્યારે મુંબઈ આવશે કેટલું આવ્યું પેલાનું શું થયું પેલાનું શું થયું એના કરતા બહાર ચાઇલ ખાવાનું વાર લાગે અહીં તો કામ જ ના રહ્યું ગાડી માંથી ઉતરીશ નઈ દુનિયામાં કોઈ આપ્યું નથી એને કોઈ આપી શકે નઈ કેવું થાય છે કેટલી હોય છે આપ એમ કહો છો કે હું કશું આપતો નથી તમારું તમે બતાવ્યું અને તમારું તમને બતાવ્યું છે આપે તો બઉ બોજો રહ્યા કરે મોક્ષ આપેલો દાદા પણ વાત એમ છે કે આપે કશું નથી આપ્યું એ બહુ એ બધી વાત કરતા એ લોકો હું બોલું છું એ બરોબર છે હું ખાનદાન લોકો ને બહુ બોધો દાદા નો બહુ બોજો મસ્ત પસંદ છે ને એના માટે આ વાત કરું તમારે માનવાનું પણ દાદા દાદા એ આટલો બધો ઉપકાર માનો તો બગડી દે છે માલ વસ્તુ કારણ કે જે તમે માણસો ને એ તે મારું માણસ આ તો બઉ મહાદય પ્રોજેક્ટ છે માણસો અને આખી બધું કોણ માથાકુ કરે આ બધું કોણ એવું કરે આપડે એમને હલકું કરવા ના કેવું પડે કે ભાઈ અમારે તો અમારે તો બંધન છે જો ના મળે નઈ તો અમારે તો દંડ થાય છે ત્યાં ના પડે વાયું ન કરવાનું રાજી કે રાજી કરવાના હતી આઈ દેવું લોકો કઈ આમ કઈ કાતા નથી અમને તો મારું કરવાના વર્ગ નું ચરણ આપ્યું છે કોઈ છેલ્લા અવતાર મત પામે છે અત્યાર મોટા અવતાર થયા હા બીજા ઘણા અવતાર બધા બધા જ્ઞાનીઓ બનેલાવ કઈક એવું લાગે છે ખરું દેહાજા ત્યાં મારી ભાઈ પધારે પ્રસિતિ નું ઘણા ઉપ આપ્યો આ કર્યું ને તે કર્યું બધું કરવું પડે ને હા એને આ ખુબ બે ના પડે ને એટલો બધો ચીકણો તે ધૂલો નીકળતો નવો કેસો ધૂરો નીકળતો નવો ના પેસે પાંચ વર્ષે એ ઉકાઈ નઈ બોલો રોજ દવાડે મારું વિકાસ બઉ કઠા પ્રયત્ન કરે અને આ યોગ્ય વિગતો કઈ પામે આપડે યોગ્ય તો અમારું આત્મા જ્ઞાન માંગે અને મનોયોગી ચક્કરો અને મસ્તી પછી ઉતરી જાય ઉતરી જાય મસ્તી એ જ નામ કહેવાય ઉતરી જાય મન અને આત્મા નું ચિંતા ઘણો માણસ ના હોય એવું આ શાસ્ત્ર ધ્યાને ના હોય શકે કયું ધ્યાન પેલા હું રામજી છું બે જાત ના મળ્યું કે છે મારા વાત એ થશે આ થાય અને રાજી રવું રવતું લોકો મંદિર માં જે એકાગ્રત કરવાનું એક્યું આજ્ઞા શું છે કે ભાઈ ચારા કરનારું થયું છે આપનાથી ધર્મ ધ્યાન ક્યાં સુધી થઈ શકે કે હું રામજી રહી છું ધર્મ ધ્યાન થઈ શકે શુક્લ ધ્યાન એટલે શું હું સુધાર્થ માં છું એ ધ્યાન માં રે એ કોણ દેખાય જયેશ ભાઈ જયેશ ભાઈ ને કામ હશે રામજીભાઈ છેલ્લા અવતારમાં શુક્લ્યાન નો પ્રયત્ન હોય છે સ્વરૂપ હોય દર્શન જુદું પડ્યું અને જ્ઞાન ચારિત્ર આવ્યું નથી જ્ઞાન ચારિત્ર ઉભું ના થયું એટલે આત્મા ભાગ પડી ગયો રત્નશ્રય ના રત્નશ્રય આખું ના આવ્યું રત્નશ્રય આખું ના જ્ઞાન દર્શન ચારિત્ર એકલું દર્શન આવ્યું હે એમને જયારે આખો બચશે ત્યારે શુક્લ તે શુક્લા થોડું થોડું ચાખે એટલું પણ મોક્ષે જાય શુક્લતા નું થાય પછી કેવળ ના થઈ જાય આપડું કેવું નથી શાંતિ ના મળશે કેટલા વખત આવે બધે ચિંતા નહી ચિંતા આપડે આપડી સ્થિતિ અડી ગયા હતા તે સારી ચિંતા બનશે તે एक <building> <ikke ciek yes> <snack yum> शुद्धात्मा <muraku> <ते> लग फाइल के लक्ष्य मिली जाए, जाए। sì प्रतिति रहे अंदर प्रतिति शायद परि कृष्ण भगवान जी थी નિરંતર સાથે જયારે જાગો ત્યારે જાગૃતિ રેતી નથી શું કે જાગૃતિ આડેજ છે કઈ સખી રીતે આડેજ છે આજે એક માસ નો વાગ્યું ચલાય નઈ પાટા વાટા લાકડીયાથી ચાલુ પડે લાકડીયાથી ચાલુ પડે આજે આજે જ વાગ્યું રાતેજે ને રાતે ઉઠે ત્યાં તે લાકડી ફર આ તો જે ભૂલી જાય છે ને દવાનું ખરાબ થતી હા ભૂલી કેમ જવા લાકડી ત્યાં કાલે બધી જ ભગવાન ની બાબત માં નહી ભગવાન એકાગ્રતા ભગવાન નહીં ઇન્ટરેસ્ટ નહીં ભગવાન ઇન્ટરેસ્ટ પૈસા નું ઇન્ટરેસ્ટ છે ભગવાન પણ દાદા દ્રષ્ટાંત એવું એવું એવું ગજબ છે માણસ આવે છે કે દાદા ને બહુ પૂછી લઉં કે આ ધ્યાન નથી રહેતું આમ નથી રહેતું તેમ નથી પડી જાય અને એને જાણવું છે ત્યારે ખાલી આવે છે વાત ખરી છે પૈસા ગણતા બરોબર બરોબર તે વખતે છોકરો બોલાવો સ્પર્શતા હોય છે ચાલુ જીવન ને સ્પર્શતા હોય છે એમ ફ્રી આમ તબાલા વિક્રમ ની સપાતી બધી પોતે વિજ્ઞાન છે અને જેમાં એ ફસે ભરાઈ પડ્યા એ કાઢી ગયા શું કર્યું આનું પાન પીડું પીળે છે એકાદ એકાદ બોટલ એ બઉ થઈ ગયું આ બોટલ થી પેરી છે તેને ગમે આપી છે વર્ગ વસ્તી સુધી રહે ને અરે એક જ આપડે નથી આવતા બોલે છું બોલે છે બોલાયું ના ભાઈ કેટલાક ઉગે જ નહીં દાદા લોકો છે આવું માસ હોય ત્યાં ઉકેલ સભા એવા કરવા જોઈએ કરવા જોઈએ તું આ તારીખી તું કે ફરી બંધાય કે મારે બાઈ બંધાવી તૂટી ગયેલી પેલા અંધારામાં નાની ઉંમર માં પણ આવે તો મને કઈ ક્યારે આપ્યું બાદ ને ચલો હું આખો તાળું ટાળો પણ એ જ રેડ મે મારી મારી મારી પણ રેડી એ માથામાં મારું તો હા હા પાછા ચીજ લે મારે પેલા નાખે પાણી કેવા ગુર્યો ભાઈ અમારે ત્યાં એવું નથી દાદા અમારે ત્યાં એવું નથી પણ અમને કઈક ગુરુ તરીકે કઈક હવે એ ગુરુ સામાન્ય પાસે એ જે ગુરુ એ રીતે જે કર્યા હવે બીજા બધા અત્યારે જે છે તમે કહીએ છીએ કે દાદા પાસે આવો એ ગુરુ પાસે કશું નથી એને ગુરુ પાસે તમને કઈ મળશે ને એવું જે અમે જે કહીએ છીએ જે ગુરુ કર્યા એ ગુરુ ને માટે અમે એમનું અઘટિત બોલીએ છીએ કરતું એના ખેતર એમના ખેતર માં કોઈ નુકસાન ના કરે જે તત્વો થયા કરે એ તો આપે ભગત લોકો ના પેલા લોકો આલ્ રામજી ભાઈ ગણ થાય હા ગ્રહણ કે તારીખ સત્તર દસ ત્યાં કલાક मन कोई जगह कह तत्व फेर शु क ખુદ ભગવાન જોયા છે અનુભવ્યા છે મારે વાત નો શબ્દ ના હોય ના હોય એટલે આમ લાગે છે હરેક વસ્તુ થાય એવું છે આ કાર મટી જાય ને બધું ભૌતિક થયું આખી વસ્તુ દસ દાડા થી હું વિચાર કરું છું નથી અત્યારે બઉ કામ છે નથી ત્યાં પેલું એમને ફિઝિકલ ચાલે અને મેન્ટલી અહિયા ભગવાન છે ના ના ઘણી વાર કોઈ માણસ કેતો હોય ને કે મને ફલાણ ઠેકા બહુ જવાનું મન થઈ જાય છે અમે એમ હું કે ભાઈ લવ થયો હશે તને તમે કારણ કે એ થયું છે પણ અહિયાં એવું ક્યાં આ ઉંમરે બીજી કોઈ શક્યતાઓ નહીં અને છતાંય